આ કોઈ નથી જે જે થાય છે થાય કોને મોક્ષ મળશે કેમ ખૂચ્યું કેમ હજી આ બધા વાક્ય કેમ ખૂંચ્યું હા એટલે પૂછ્યું એનું ઈ શંકા આવી કે આ કાલ છે કલિકાળ चेत्र चे बरत। तो मोक्षना yes. दरवाजा बंद से आ जीव भरत क्षेत्र મોક્ષ નથી ભગવાને કહેલું છે ખોટું ના પડે કે આ કાળમાં આ ક્ષેત્રે મોક્ષ નથી એટલે આ કાળ નો જન્મેલા નો કોનો નથી આગલા કાળમાં જન્મેલા તે બધા મોક્ષે ગયેલા આ કાળમાં પણ આ કાળમાં જન્મેલો કોઈ મોક્ષે જાય નહી આ કાળમાં ભગવાને કહ્યું કે શું કહ્યું કે પચીસ નો ચેક નહી મળે કે છે શું કે છે હવે ભગવાને કહ્યું હતું કે શું કહ્યું કે પચીસ નો ચેક નહી મળે કે છે શું કે છે તો આપડે પૂછ્યા કે સાહેબ કેટલા મળશે તો કહો કઈક પૂછીએ કે ના પૂછી ભગવાન વગર થાય ખરો કોઈ કાળે શું કહો છે તે એવું કેવા માંગે છે ઓળખી ગયા ભગવાન પાડી હતી ને શું હમજે પાડી તી આ પટેલ છે એવું હબજે પાડી ને ભગવાન એક ના એક જ છે ભગવાન માં ફેર નથી આત્મા બધું એક જ છે બધા આત્મા સ્વરૂપે એક છે કેવા છે જુદા છે નહી ફક્ત શેના આધારે જુદી છે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 એટલે શબ્દ થી વર્ણન થાય છે આત્મા નથી સંજ્ઞા છે તમારી શું છે એ તમે બોલો એટલે પોચી જાય તો સમજણ ને બોલો એટલે ત્યાં પહોંચી જાય કાગળ આત્મા શબ્દ સ્વરૂપ નથી અનુભવ સ્વરૂપ છે કેવો છે અનુભવ સ્વરૂપ છે ઊંધુ શું આપડે ઊંધુ બોલ્યા ને અવ્યવસ્થિત આપડે બોલ્યા એટલે પછી એ અવ્યવસ્થિત કર્યા રે ને આપડે બોલવું ના જોઈએ જ્ઞાની પુરુષ નાથમાં સત્તા હાથમાં ક્યાંથી આવી સમજવ તમારે કશું મુશ્કેલી નઈ પડે તમારે ફક્ત નક્કી કરવાનું મારા સંભાવ નક્કી કરશો ની એની મહેનત ના થાય નહીં જેવી હોય ભલે બીજું પડ આવે એમાં આ ચીકણી ફાઇલ ના બહુ પડ હોય પડ તૂટતું જશે ત્યારે પડ વગરું થઈ જશે સમજ પડે ને આપણને એમ લાગે કે ચીકણી તો થતી જ નથી ઓછી સમાધિ રહે સમાધિ નો માર્ગ છે ના રેવાતું નથી કારણ શું છે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 તો એવું લાગે છે કે આ રસ્તા ઉપર જવાનું જે તો બે ડગલા ચડીને ત્રણ ડગલા પાછા આવે છે કે આમ તો એમ લાગે છે કે આ રસ્તે જવાનું છે બે ડગલા ચાલીને પાછું ત્રણ ડગલા પાછો આવે છે પાછું લાગે છે એવું પાછું પાછું આવે ને પાછું જ્ઞાન પાછું આવે જ નહીં તો સમજ બર નહીં સીર તો પાછું આયાનું શું આપને અનુભવ થાય પાછું આયાના તેરા ની એની આ સબ નદી રહેતી હતી આ સર પેલી રહેતી નથી હવે તમારે સમજણ કાઢવા દાવન ના નીકળે એને મૂળ જ્ઞાની ની સમજણ થી નીકળવી જોઈએ કે કોઈ કોઈ જાત ની અડચણ આવે એવું નથી છતો આવ્યું હોય તો મને કહો તો સમજણ પાડવું જય સચિદાન શિશી આવે છે જેની જોડે આપડાપડે ચિતરી રહ્યા છે ના હોય તો તમને અત્યારે બંધ થઈ ગઈ તો અડધો કલાક એમને બંધ રાખેલો પડે ના પડે એવા તમારી ફાઇલો બંધ થઈ જાય ને તો સિનેમા ની ફિલ્મ ની પેટ જોઈએ જોવા માટે જ્યાં સુધી નથી થયા ત્યાં સુધી મારા ફાઇલો નિકાલ ઘણા ખરા થઈ ગયેલા તો આ બધી મરજીયાત થાય કેવાય મરજી ને નથી કેટલા વખત તમને કઉ છું વારે ઘડી પૂછતા કેમ નથી આ તાર ભાઈ બહુ પૂછેલું એક મહિના પછી એના ચિંતા વધારે કરવા મળે એના એતો હોય પણ આ તો હવાર માં પોતાની જાણે જાતે એમ હું કરું છું ખરું કરું છું શું જોડે પેલા જાણે કે ખીલે બાંધેલા ખીલે આજુબાજુ ખીલે મારીએ છો એવું આપડા હિન્દુઓ છે કેટલો બધો અન્યાય કેવાય અને જો છૂટો હોય તો પછી આપડે ભાગી જાય ને કોઈ હારે चौकास के लिए लीध पर